મન મોટું થતું જાય છે મોટું થતું હા પેલા વિચાર કરજો મોટું થતું જાય છે અહંકાર ની પડે છે કે સિદ્ધિ ઉત્પન્ન થાય છે કે તેના સિદ્ધ કરી શકે આપડે કોઈ ના ના કહી શકીએ દાદા એ જે છે એ મોક્ષ માર્ગ ઉપકારી ઉપકારી ના હોય એ સિદ્ધિ એ સિદ્ધિ મોક્ષ માર્ગ હોય શ્રી બોલ અને મોક્ષ માર્ગ સિદ્ધિ વપરાય કારણ કે મોક્ષ માર્ગી છે તે ઉત્ગલ ફળ ને ચાખે નહીં અને આ યોગ્ય ભૂસ્કલ ફળ ને ચાખે પણ એટલે યોગ્ય વપર આપી ખાય પછી લઈ જનારા જે યોગ ની ક્રિયાઓ છે સમાધિ સંપ્રકા કુંડલી ની तो आग न कह चमत्कार वगेरे वगैरह तो ये, ये आ बोक्ष प्राप्त करने अर्थे नोक्ष प्राप्त करने अर्थे आ પછી એ બરોબર નથી અમારી દવા થી તમારે મોક્ષ થશે ખ્રિશ્ચન વાળા કે અમારા જે મોટી દુકાન કોઈ ની નથી શું કે અમારા જે વર્ણ માં કોઈ દુકાન નથી મુસ્લિમ શું કે છે અમારા જ્ઞાન માર્ગ એજ ભક્તિ માર્ગ છે અને તેનાથી મોક્ષ છે છે જ્ઞાન માર્ગ એ ભક્તિ માર્ગ છે જ્ઞાન એ જાણવું અને ભક્તિ એ શું ફળ આપે રસ્તો જાણ્યા પછી ક્રિયા આપડી તે દેખાડે ને હમણાં જાણ્યા પછી ની ક્રિયા ને ભક્તિ ક્રિયા આવે શું કહેવાય સિદ્ધિઓ મેળવે અને જે સિદ્ધિઓ મેળવે અંકાર ના બધા હા પણ એ ચિત્ત ના ચમત્કાર કેવાય શું છે તે ચમત્કાર થાય એનો સિદ્ધિઓ ચમત્કાર ની થતા નથી એ શું છે એનાથી જે चमत्कार चमत्कार चमत्कार नहीं पड़ा ये शू कहतेमत्कार जगत ने गुजरे बनवा वस्तु होके બિલ આવડે એમનો ચમત્કાર ના કહેવાય હું તમને સ્વીકારું તમને એ ચમત્કાર ના કહેવાય શું ચમત્કારો આપ જરા એ છે કે એની ઉપમા આપીને સમજાવો ને કે આગવો ચમત્કાર એ શું જે બની શકે છે મને મારું ફ્રેન્ડ સર્કલ હતું તો હું અઠાઈ વર્ષની ઉંમર નર્કલ જવાબ માર્યો અંકારી આપેલો કાગળના કાગળની કહી માં કરી આપું કાગળ કાગળની આમ કરેલું હોય અને તેવ પર મૂકી અને એની અંદર ભજિયા કરી મધ્ય બગડી ગયું છે શું કે ખબર પડી શકે સો રૂપિયા એક સો રૂપિયા આપણે પાર્ટી આપી ચૂક્યા છે એટલું બધું નહીં લોકો નાખે છે દસ જ રૂપિયા આપડે તેર દસ રૂપિયા બહુ ઉછેરાય એટલે દસ જ રૂપિયા આપડા પંદર વીસ માં આઠ છે એ બધું મંગાવશે બધું નાસ્તા પણ એ બધું બરાબર આ હું કરી કઈ સો રૂપિયા નહીં કારણ કે આ વેચાણ વેચવા જેવી ચીજ નથી આ રહ્યું એટલે પછી ન્યાયમૂર્તિ ની અમારા ન્યાયમૂર્તિ મોટો હોય મેં ઓળખણ વાળો હતો જે એનો પીવ ન હતો તે પીને કહ્યું અમને એ બેવા દઈ શકાય બેહો ને દેવાના અંતર આ રહીવાનદાર કોણ એટલે ન્યાયમૂર્તિ અંદર સૌ લઈ અને હલદારો અને એની પર કાગળની કડે મૂકી એની તેલ રેડ્યું પહેલું તેલ દેડ્યું અને પછી કઢી ઉપર મૂકી શું કર્યું આમ ગોળ વારી ને કઢી બનાવી પેલા પહેલું તેલ દેડ્યું પછી સ ઉપર મૂકી પછી સવ હરગાયો અગર સર્ગ્યો તો મેં મૂક્યું પછી તેલ દેડ્યા પછી પેલા ભજીયા લોટ બાંધ્યો હતો એ ભજીયા મૂકવા માંડ્યા પણ તે મુકતી વખતે એવું કરેલું એવું કારણ કે આપણા લોકો આવું કરીએ ફક્ત દાદા થાય આ કઈ ચમત્કાર નહીં કર્યો આપણે તો થતું એટલે મારે આવું કરવું પડે શું મને આમ કર્યું એટલે ચમત્કાર કર્યો હું તો કાગર કાગર નહીં ભજીયા પાકો થયા આ પાકો થયા તારે ભજ્યું શું અમાર છે એટલું બધું ખુશ થઈ ગયા તારે ધ્યાન છે નથી ચમત્કાર વિજ્ઞાન કાગળો તેલ નીચે ના ચોટે ત્યાં સુધી એ હકશે નઈ નીચે ન ચોટે નહીં હવે આ વિજ્ઞાન તો રોગ જોઈ મોટો ચમત્કાર કરે અને આપડા બુદ્ધિ ની માપ્ધિ નહીં પહોંચે તો આ વિજ્ઞાન જાણ્યા પછી યાદ કર્યું પણ આ વિજ્ઞાન હું શીખવાડું બીજાને આવડે એમ કામ ના કહેવાય બીજાને આવડે કોઈ પણ વસ્તુ બીજાને આવડે કે વસ્તુ બનવી યોગ્ય જ છે બનવી યોગ્ય છે એને ઇન્સિડન્ટ કહેવાય ચમત્કાર ના કહેવાય ચમત્કાર કોમ કહેવાય કરી શકે નહીં કઈ નવીન જાત નું ભાઈ ના પ્રશ્ન ના જવાબ નામત્કાર કોઈ કરી શકે નહીં નવીન જાત નું હોય હું મને વાંધો એને શૈક્ષિક ચમત્કાર કેવાય આ શું કરૂલ ની ચમત્કાર છે એને કુંડલી ની ચમત્કાર કેવાયું પણ દાદા પાતંજલ યોગ સૂત્ર એટલે મોટા મોટું યોગ સૂત્ર હોય ફાયનાસ માં ગણાય છે એ કઈ ખોટું છે ખોટું કોઈ વસ્તુ હતી જ નથી બધી સાચી વસ્તુ હોય પણ આ દુઃખ ઘટાડવા કુંડળી ની જાગૃત થઈ તે પછી ના બોલાય આપડા તમારી પાસે બોલું છું બહાર તો કહું તમે મોટા ઉપકારીશું દુનિયાના કાંત નથી ને માર્ગ છે આ એકાંતિક નથી એને ચેકઅું કેમ કઈ શીખવી શું બોલો કેમ કે ચેકઅપ્યું ચમત્કાર કે લોકો ઓછા ચમત્કાર છે હું જ દાદા ચમત્કાર બહાર ઓગલા કરવી પડતી મારે ફાકી દેવી પડે એ દાદા ગમે તેનેતા હોય પણ ચમત્કાર થાય છે મંત્રો એના તેના મીર આ બધું એને સાયન્ટિફિક રીતે આપ્યું છે તો એ એક ગોઠવું હશે લોકો ઈ કેટલી બધી શક્તિઓ માનો કે જે વિવિધ ચક્રો છે એને મંત્રો છે એના મંત્રો છે એના દેવો છે એની સિદ્ધિઓ છે અને અનુષ્ઠાન છેવટ મોટું અનુષ્ઠાન ચક્ર એ આપેલું છે અને એના થી શું થાય છે आम करने आत्मा पमी सक आमक्ष प्राप्ति कर सकिक मार्ग नो आग से કોઈ પણ યોગ અહંકાર સિવાય થઈ શકતો નથી અહંકાર બેઝિક જે છે એનો જે મંત્ર છે અને જે આત્મા ને પરમાત્મા નો જે વાણિજ્ય કરે છે જોડાણ કરે છે એ યુદ્ધ ધાતુ એટલે યુગ્મ અને શિવ આત્મા નો તરફ લઈ જવાનો જે યોગ છે આત્મા નું પરમાત્મા શિવ જોડે જોડાણ કરવું એનું બેઝિક છે એના નો અહંકાર ક્યાં આવ્યો અહંકાર પૂરત આવ્યો મારું કહેવાનું કે જ્યાં સુધી એક ભાઈ મને ભર્યા મને કેસે હું ચાર કલાક એકાગ્રતા કરવી ધ્યાન કરું આખા દડા માં એક આખા દાડામાં ચાર કલાક હું ધ્યાન કરું છું એકાગ્રતા કરું મેં મેં સંદેશ આપી કે એકાગ્રતા તમારે આ એકાગ્રતા ખરેખર રોગ મેં અમે કહ્યું તમે એકાગ્રતા કરો છો ચાર કલાક લોકો વાતો છે આ લોકો ની પછી મેં કહ્યું તમારું જો ખરું હોય તો થોડા ફેરવા દેજો અને ખોટું હેઠ નાખી દેજો ખરું ખોટું કેવા આવ્યો નથી હું તમને એવું કઉ છું કે આ એકાગ્રતા તમે ચાર કલાક કરો છો કેટલા વર્ષથી એકાગ્રતા કોઈ રોગ આ એકાગ્રતા ના કરે આ વ્યક્રત કરે રોગ ગયો નું કામ છે આ નાખી દીધું ખોટું છે દાદા એકાગ્રતા નો રોગ જ કેવાય નહી જોડે છે તે શિવ આ જીવ છૂટો પડ્યો છે શિવ શિવ શિવ શિવ આ જીવ જુદો પડ્યો એને જે જોડે છે આ જગ્યા આ નાખી દઉં પછી કોઈ માનવી કુ તક સાધન છે બીજું કઈ તક આજે એક સાધન છે કે છે મારી પાસે યોગ કરું છું શું કહ્યું અમે શું રૂપે પથાવત કર્યું અને વતન યોગ્યતા લખી લો પૂજ્યો નહિ કેવા લઈ વતન લખીલો વતન યોગ્ય મનો યોગ્ય હોય તે મને અહીંયા આ ચેક્ટર માં સ્થિર કરો આ ચેક માં સ્થિર કરો બધું દેહાતાર એ પેલા યોગ જે છે પાતમિ માં ક્યાં છે ને તે આત્મયોગ કરવાની આજે યોગ થી ધ્યાન દિલ પણ પ્રાઇમરી અને અત્યારે આત્મ જ્ઞાન જાણતા નથી આ યોગ્ય નહીં કર્યા છે પણ એવું એવું એકાગ્રતા નું શાંતિ કરાયો રસ લોકો ને કારણ કે એમની પાસે અસાન થયેલો હોય માર્ગ એને હવે રસ્તે પણ શાંતિ કરાવે એવું મને અમેરિકામાં પુરાવા મળ્યા હતા આપણા કઈક શાંતિ કરું આપણે શું કામ છે આપણે જૂથવા જૂથવા નથી આપડે તો મોક્ષ માર્ગ આવું ના હોય માલ મિજ કઈ તપવાનું ના હોય આત્મયોગ ની સાધન મને ક્રિયા માર્ગ કયો આત્મયોગ નું સાધન તો એનો એનો માર્ગ ક્રિયામાર્ગ કયો આત્મયોગ નું સાધન અને એનો ક્રિયામાર્ગ એ કયો આત્મયોગ એનું સાધન અને એનો ક્રિયા માર્ગ કયો આત્મજ્ઞાન માણસ આત્મયભી થઈ શકે નહીં પણ એ જ્ઞાન થાય કેવી રીતે એ તો પણ કરાયું આત્મ જ્ઞાન થાય કેવી રીતે આત્મજ્ઞાની પાસે જાય પણ આત્મજ્ઞાની છે એની પ્રતિબિ કઈ રીતે પછી પ્રતિ વાત જનરલ એ કે છે કે મારે આપની પ્રતિ નથી કરવી પણ બીજા ની મારે પ્રતિ કરવી જોઈએ આત્મયોગી છે તો એ કેવી રીતે મારે પ્રતિ કરવી તો તમારે બસો રૂપિયા ગજા મચીક રાખવી જોઈએ પછી પ્રતિ માટે તમને બીજું નહીં આવડે કારણ કે આપડે કેવું સાહેબ આ બધી વાત બોલ્યા પણ મારું મગજ યાક છે કહ્યું વાત તમારી ખાસ ખોટી છે એટલું જ કેવાય સર કરતા ખબર પડી જશે બે નું બોલવાનો શું કહેવું એટલે પછી શું કેવું તમારું ચશ્મા લે હા પણ મગજરા વિચિત્ર બહેરી જોડે લડી રહ્યો કઈ શું કહેવાય આ બૈરી જોડે લડ્યા ગઈ સાહેબ આવું થઈ ગયું પછી આ ચશ્મા લેવું ચશ્મા લયા હતા શું કહેવાય ચાલ એટલે આપડે ડફોર ના બોલવું ડબોલ બોલવું પડે તમારું મારે એ બાજુ આમ આપને પૂછીને આપને દુખ આપીએ છીએ આજે પૂછીએ છીએ આપીએ છીએ હેતુ પૂરો કરવા માટે પ્રતિબંધ કરવું મારો હેતુ શું છે કે હું ડકો પછી સમાજ જીત ના છો ને એ મારી ઈચ્છા એટલે મારે મારો ઈચ્છા પૂરો કરવાનો આપડેભાઈ અમરભાઈ એવું બોલાતા કે દાદા છે તે દાદા ના માટે પ્રયાસ છે સાધુઓની શું ખોટી પ્રવૃત્તિ કરે છે પાઠ ઉપર બેસી એ બધી જે વાતો કરે છે એવા બધા સાધુઓ નથી હોતા મારું સાધુઓ ને બહુ દુઃખ થયું છે ને દાદા આવું બધું બોલે છે ને તેથી સાધુઓ કરે છે નઈ હા એટલા માટે અમારે આવે એ સાધુ નું પ્રતિબંધ નાખે છે વિશાખભાઈ બોલ્યા સાધુ ચર્ચા નથી પણ અમારે વ્યભાર શરૂ કરવાનું નક્કી કરે ભાઈએ કહ્યું છે કે દરેક ઉપાધિમાં જઈ અને પ્રતિક્રમણ કરવા જવા દો સાધુ સાધુ મુદ્દે કેવાયા છે તમે ત્યાં નહીં ભૂલ અમે કહી તમારો ખુલ્લે આગળનો આટલો દોષ થયો હોય ઉપરાંત નથી એનો દોષ માફી કરવા માટે આયા છીએ શું તો આપણે લોકો હિન્દુસ્તાન લોકો અને હિન્દુસ્તાન ના એટલા બધા સીધા છે કે તમે જાઓ સર તમને ના રાખે છે બે ચાર ચારા પછી લઈ તો એવું નહીં માત્રા કોઈના ગુના હા ભાઈ બોલ્યા છું કારણ દુનિયા માં બધી જાતુ અમારે બોલવું પડે સભા સુખ માટે અમારે બોલવું પડશે હા મારું દુઃખ તો પૂરું થઈ ગયું છે પણ ગુનો તો મારો જ કેવાય ભલે કોઈ બધું તમે લોકો જગત કે આડી ગલીઓ એવું કઉ છું એટલે આડી ગલીઓ પેસે અમારા અમારા તરફ કેમ ઘડાકો આવવા નહીતા એટલે અમારે તો આ માફી માંગી ગમે ઘરાકો ના આવવા દીધા હોય તેની તરફ માફી માંગી શું આવશે તમે અમારા માફી માંગવા માફી બધા માફી આવે એટલે પણ તમે અમારી પાસે કેમ બોલો છો આવું કેમ તેમ બોલતો નથી પણ પેલા બોલેલો જમા નોલ બોલેલો કે આ લોકો સોટે નહી ધીમદ રાત્રે લખ્યું છે આથી વસ્તુ સમજવાની શક્તિ કોઈ નાખશો શું સમજ શકાય કારણ પોન જ છે જ્યાં સમય નથી જ્યાં દ્રષ્ટિ સ્થિતિ નથી ત્યાં દ્રષ્ટિ મિથ્યા છે પોઝન જ છે આજે કોઈ પણ આચાર્ય મને ભેગા થાય છે મને કહે છે ઉપદેશ આપવાનો અધિકાર શું કહ્યું તમે માવી ને શાસ્ત્ર ના આધારે શું સાધુ ઓછો શું કહ્યું દ્રષ્ટિ ફરી નથી साधु साधु हाँ तो भौतिक दृष्टि भगवान क्या है क्या गुणों कुमने से आगो ते गुण कर ना बोला एक कहो કસાઈ સહિત પ્રૂપના કરે એ મહાવીરે હા બરોબર પણ કસાય તો છે જ ને હા કથા પાછા પ્રરૂપના કરીને આદેશ આપે કે થાય તે કસાય સાથે પ્રરૂપણા કરવી કસાય સાથે પ્રરૂપના કરવી એ ઘણા તમે નરકેટ જવાની નિશાની છે કરવું હોય તે કરજો અને એ વસ્તુ જાણે છે અને લોકોને કેવું સાધ્યાય કરું છું ખાબું હોય તો હું ઉદ્દેશ આપું છું ભૂલાય નહી કોઈ ઉદ્દેશ કરું નથી ને है कोई ना आत्म ज्ञान होने की मैंने की उपदेश आपता भगवान जो उपदेश आपेलो ભગવાને જે કઈ કહેલું એ કે છે એને બોલવાનો અધિકાર નથી અધિકાર નથી ભગવાને કહ્યું છે કે અમારી વાણી મિથાર્થી બોલશે તો મારું પોઈઝન થયેલા છે માટે અમારી વાણી મિથાર્થી ને આપશો નહીં શું કયું બીજા ને કહેવાય ને આપવું છે જાતે માટે આપવું પોતે સમજતા નથી ને મારાજ કેમ કેવાય આ ચ ને સાધુવાની સાધુ કઈ નહીં પડશે શું કહ્યું હા એ પાટું પડશે એમનું હૃદય પાઠવું પડશે ભાવ ત્યાં જવાથી એમાં કોઈ નુકસાન થશે ને શું એટલે એમ બધું માત્ર એ કે પગે લાગતા નથી અંબાભાઈ પટેલ છે હા ત્યાં કલેક્ટર નહીં કરતા હું હા ના ના કલેક્ટરો એમને ગમશે દાદા એ તો બઉ એ તો બઉ ગમે લોકોને એ પાછળ આપડે તને ઉપદેશ આપવા આવ્યા એ આપડે ક્યાં કરતો હું કઉ છું ના ઉપદેશ ભગવા છે ને મારા સાહેબ ઉપદેશ આપવાનો પણ ઉપદેશ લેવાય નથી આવ્યો હું તો પ્રતિકા કરવા આપડા સાચું દર્શતા રહેવાય પણ જયારે વારંવાર ઉપરા છપરી એટલે એક વસ્તુ ખોટી થતી જોવામાં આવે પણ જયારે વારંવાર ઉપરા છાપી નાતા દાપુ આપડે ધંધ્યા પ્રશ્નભાઈ પૂછે છે તે તો ન પડે દાદા બેઠા વારંવાર એકની એક વસ્તુ ખોટી થતી જોવા માં ત્યારે બરોબર નાતા જતા પણ રહેતું નથી એનું શું કારણ અને તે વખતે શું કરવું બંને પ્રશ્ન પૂછાય તે બધા મારે શુભ પ્રયોગ કરવો અને આનું કહાણ છે તો અમે શું કહીએ છીએ કે આ દુનિયામાં જે ખોટી વસ્તુ જો તેને જોવામાં આવે છે તો એનું અસ્તિત્વ જ નથી ખોટી વસ્તુ અસ્તિત્વ જ નથી શું કહ્યું આ અસ્તિત્વ તમારી કલ્પના થી બી થઈ રહી છે આ ભગવાન કોઈ તારો ખોટી વસ્તુ આ જગત લાગી નથી હવ હું જે કરી રહ્યા છે પોતાની પોતાની જોખમદારી લોન આપે છે એ લોન આપીને પછી એમાં લેવા જેવું ખોટું શું છે એમાં ભગવાન ને બધા ખોટું નથી કોઈ સાપ ભાઈ ને કહી ભગવાન ચાર ગાળાનો હિસાબ ચૂક્યો હિસાબ ચૂક્યો છે એમાં કોઈ ગુનો છે નહીં ખોટી વસ્તુ જ નથી ને એટલે ખોટી જે આપણને લાગે છે એ દ્રષ્ટિએ બને છે એ જ કરે જે બને છે તો આનો નિર્વિકલ્પ થાય ને તો બને છે એને કરેક્ટ ના કે વિકલ્પી થાય આ ઉપાય સાથે બધી વાત કરી દીધી આ બીજી બાજુ બને કરે પણ ન્યાય જોવા જ નહી ન્યાય જોવા નેશનલ કોર્ટ માં જવું પડશે વકીલો કરવા પડશે વકીલ ચડકાવશે વાળું થયું અક્કલગ્ન આવું ફરી ધનુ એ કરે માની ફરી આવકીન કરવા નહી આવું સાદા કહેતા સંકેત ઉઠતા થાય છે તો આ સંકેતો ક્યાંથી આવે છે અને કેવી રીતે ઉત્પન્ન થાય છે આ મુજબ અંતર ઉઠેલા સંકેતો પ્રમાણે ચાલવાથી ઘણી વાર સંસ્થા હલ થઈ જાય છે તેમ સમજીને ચાલવાથી ક્ષમતા અને શ્રદ્ધાબળ માં વધારો થાય જે પછી અંતર સંકેતો તે અંદર ગસેલા દાદા ભગવાન ની છે ચાલુ પછી પરિણામ ગમે તે આવે તેને વ્યવસ્થિત તરીકે સ્વીકારી રાખવી તેને સાચું સમર્પણ બને છે એમનો સવાલ એ જ છે એનો જવાબ પણ છે જવાબ એ છે જવાબ આવ્યો નથી જવાબ આવી જવાબ સાચો છે એમને જે લાગ્યું છે સાચું છે બરોબર દરેક નો જાત એવું એક જ જાત નો નથી હોતો એક જ ભાઈ કેવું એનો એક્સ્ટ્રેક્ટું એ જ ભાઈ એને જો એક ગીનું ગીન નીકળે શું કયું પછી મોદ નીકળે પણ એમાં નામ જાણ્યા પછી નદીની ક્રિયા ને ભક્તિ કહેવાય જાણ્યા પછી તે પણ કરીએ ને જોયા કરીએ જાય ભક્તિ કરેરા સમજરી કરે તાર ની કરે કૃષ્ણ ની કરે રામ ની કરે એ જેની જાણ્યું ડેરા નથી થાય બરાબર જ્યાં સુધી જાણે નહીં પેલું જાણવું અને પછી ક્રિયા અને ક્રિયા ને ભક્તિ કહેતા લોક શું સબલી કોને ભક્તિ શું કહ્યું લોક પોતાની ભાષા માં જાય છે તેથી ભક્તિ બહુ મોટું મહત્વ આપી દીધું છે ભક્તિ હંમેશા જ્ઞાન સિવાય ભક્તિ હોય શકે નહીં જ્ઞાન કથમ હોવું સંભવે બધા એમના જ્ઞાન ને નમસ્કાર છે ખોટો કરે તેને ગોધા ખાવા પડશે હા બોધા ખાવા પડે કેમ મને સાધુ એમ કેતા શાંતવાદ નથી એ અનેકાંત વાત નથી દાદા નો એમ લાગે છે હા અનેકા ના કહેવાય કે લાગે છે પણ દાદા એવું ના બને કે એવું એક ઠેકાણું તો હોવું જોઈએ ને કે જે છે તે છે એમ કે અને જે નથી એ નથી એમ કેવું એક તો સારું હોવું જોઈએ ને મળે કારણ મારાથી એવું ના બોલાય કે સારું લાગે એટલા માટે બોલીએ એવું વડોપ્રધાન હોય કે બધું પણ અમારે સારું લાગે એક વ્યવહાર માં સારું લગાડવા માટે બોલીએ પણ જ્ઞાન માં જેમ છે તેમજ પાછ બોલાય બીજું બોલવું એ ગુનો કેવાય શું એટલે ખોટું લાગ્યા કરે એનું કારણ કે એનો અમારો દીપડા થાય નહીં સાધુ એમ પજવે કે આ દાદા એમ બોલા કરે દાદા એમ બોલા કરે કરો કઈ કરો દાદા બોલા કરે કઈ કરો એટલે એમને નામથી નથી બોલતા એમની કોમને માટે નથી બોલતા આપણે તો ત્યાગીઓને કહીએ છીએ સાધુઓને કહીએ છીએ સાધુઓ સાધુ થયા નથી ને ત્યાગીઓ સાધુ થઈને બેઠા તેને કહીએ છીએ સાધુઓ ત્યાગીઓ સાધુ થઈને બેઠા તેને કહીએ છીએ આપડે શું કહેવા સાધુ સાધુ ક્યારે હોય કસાય ત્યારે સાધુ સાધુ હોય ને આત્મદેશ આ ધમધાતો આત્મા મુકામ કહે સાઈઠ જગ્યા એ ચલો ઇન્દ્રિય આત્મા છે શું કહે છે એટલે ઇન્દ્રિયો આત્મા કેવો થાય ઇન્દ્રિય આત્મા તમને એમ લાગે કે અમે મસ્ત છે પણ નથી તમે તમે કસાયો મસ્ત છો કસાય આત્મા છો શું છો કસાય કસાય આત્મા એક ઇન્દ્રિય અને સવાર બીજાપોરી ગાય ની જરૂર છે સવાર બીજા કોઈ ગાય ની જરૂર નથી એ વિચારો થાય છે આપડે કોઈ નિંદા કરતા બેઠા નથી આ તો આડી ઘણી ના હું કઉ છું શું કઉ છું હું શિક્ષણ સભા નોંધો ને અહીંયા આડી ગને ઉતા બેઠો છો દાદા આ સાધુઓને ડર લાગે છે દર્શન તો કરે શું અને મારો આ વેપાર નથી એતો માની બેઠા નથી કે દાદા વેપાર લઈ તો મારો જેટલા ઘરાક જતા એટલા લઈ જાઓ ને હરિન આપડે સાંસ ગયેલા સાંસદા હા ત્યાં ત્યાં ત્રણ મહારાજો ડિપુટી મહારાજ કહેવાય છે ત્યાં ત્રણ મહારાજ છે કે અમે અહિયાં બેઠા છીએ આટલું બધું સારું વ્યાખ્યાન આપી શકીએ છીએ તો પણ તમે લોકો ત્યાં ક્યાં જાવ છો પણ આવું આવું અહિયાં આગળ જ્યાં દુકાન તમે નાની દુકાન ભરો આવડી મોટી રૂપાણી હોલસેલ નહીં કે ના આપડે જાણતા હતા એવા દાદા આપડા વિરોધી નથી એને ખાતરી કરે શું કહ્યું નઈ દાદા એતો એમ કાચ કે આવું બધું બોલ્યા બોલતા નહિ अपने प्रसिक कहसे बराबर माफी कर फरती नहीं बोलता कहते छो आवा छो देवा छो फर આપણે પ્રતિક્રમણ કરવા જશું ને કહીશું ને કઈશું એ તમને નઈ કઈ આવે એ તમે બીજી ડો કઈશું પણ પ્રતિકરણ કરવા જવાના એક ડફો ગયા બધા ડફો એક વાર એને કઈ ચાલ એટલે મારું યાદ ચમત્કાર સજ્જ છે આપડે શિવ દર્શક સાથે લઈ જશું આવું કારણ કે આ જગત નાય તે કોઈ એસી ટકા નો જ્ઞાની હોય કોઈ પંચોતેર ટકા ના જ્ઞાની હોય કોઈ પંચ્યાસી ટકા ના જ્ઞાની હોય તો એસી ટકા ના જ્ઞાની ને આપણે કહીએ કે સાહેબ અહી આગળ જ્ઞાની આયા આજે આવશો એ પંચોતેર ટકા ભાગ પાડે છે પાસે ડિગ્રી નો હવે અમારે અક્રમ છે ના તો મિશ્ર હિસ કેવું અમારી વ્યાખ્યા કેવી છે નિશ્ચય નથી મિત્ર હિસાક સહી છીએ એટલે તારા ભૂજલ માટે અમે બિલકુલ અને તારા આત્મા માટે સરસ રહી છીએ વાઘડી નું હોય તો અને તારું ભૂજવલ આપું સાથે જાણતું હોય પણ આત્મા નથી દોડ્યો તીરા લેવા દેવા નથી અને જો ત્યાં આત્મા દોડ્યો તો મારા ત્રણ નમસ્કાર છે શું કહ્યું કોઈ પણ માણસ આ ખાઈ કોઈ પણ સાધુ આત્મા ગાડ્યો